શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ લીમડાના વૃક્ષ ની હેઠળ ઉપર આતમણે મુકાર વિંદે સંધ્યા સમય વિરાજમાન હતા संध्या ना तथा नारायण थी पी ना जी महाराज बोल सर्वे सावधान थो एक वार्ता करिये सर्वे बोलाजे, बोलाजे, कहो, बोला जे भगवाननी शरणारत प्रति पालक कक्षा करजो ये कुंगी चार प्रकार ना एक घ थो वर्तमानी चुका करे जो शक्ति पंथी नो संग तो ने की आ, पंगी पंगी। पंगी। <coughs> भतूरी एक बस राम नाम नजन करे બાકી કરે અને જો શક્તિપંથી નો સંઘ થાય તો દારૂ માંસ ખવડાવી ને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે અને જો શુષ્ક વેદાંતિ નો થાય તો ભગવાન ધામ तथा भगवान दिव्य आकार तथा भगवान अवतारूर्ति आकार करमेश्वर एवं श्री कृष्ण भगवान, नी ते तकी था था, भगवान ते खोटा कर देखा अनादि सत्ता मार्ग तक भ्रष्ट करे માટે ભગવાન ની પાસે માલુમ છે એ ચાર પ્રકારના ના માણસ નો કોઈ દિવસો નહીં અને દેહાભિમાન એ આદિ જે અંતર શત્રુ તે થકી રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્ત સમાગમ દેજો એવી રીતે નિત્ય ભગવાન પ્રાર્થના કરવી જુલાલ કામ એના થકી રક્ષા કરજો રક્ષા એટલે હમો દુશ્મન ઉભો હોય તક્ષા હોય ને હેસે એવું એટલે એને દુશ્મન રૂપ માને માનતા ન હોય મોટા ભાગે એનાથી રક્ષા માગે કોણ આમ બોલે ક્યાં રક્ષા માગે ભગવાન ભાઈ તો બોલતા હોય કે આમ મારા કામ કરવા રક્ષા કરજો પણ ઈ તો કરવાનું સારું લાગતું હોય એને એની રક્ષા કોણ માગે એના થકી રક્ષા નથી માનતા કોઈ એને ભેળા ભળી જવાનું હોય રક્ષા રહી ગયા ભેડું મળી જવાય ને ભેરું પેલા ઓળખતા નથી ને મળવાની ક્યાં ભેરું જોઈતો છે ઓળખતા જ નથી પછી ભળવાની તો ક્યાં વાત રહી વાત ઓળખનારા બધ એની તકી બચાવજો એમ ક્યારે બોલાય એને દુશ્મન માન્યા હોય પણ એ જ એની બેલા આપડે ભર્યા હોય પછી ક્યાં રક્ષું મારું પુરતું કઈ त्रुकी रक्षा करजो नित्य तक नगम देजो ये नित्य भगवानी प्रार्थना करवी कर देहाभिमान अंतर शत्रु रक्षा करजो नित्य तक नो समागम देजो के नित्य दे भगवानी प्रार्थना करवी अने कुंगी थकी ने अंतर शत्रु थकी निरंतर डरता रहू वृतन આ માર્ગે હાલે કરવાનું જ આ છે પોતાના દુશ્મનો ને ઓળખવા અને બારલા ઓળખવા બારલા ભેળું ભરવું નહી અંદર નાની સાથે ભળવું નહીં આ બે માર્ગ દુશ્મન છે ભગવાન ની પ્રાપ્તિ માં સ્વામી નારાયણ આરે સ્વામી નારાયણ આરેારસો ચોતેર ના મહા સુધી ચૌદશ ને દિવસ સંધ્યા સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ श्री गढ़ा मध्य मध्य बढ़ती हाथ पीड़ा पुष्प न गरा धारण करोला वस्त्र पह પોતાના મુખીયે છીએ તે તો સુધી ધોરે કરી ને રાખીયે છીએ ત્યારે રહે છે અને જગત પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે તેનું શું કારણ છે પછી पची बोला जे, भगवान भक्त होनी वृवानीजे जगत न पदार्थी राठन पड़ से परमेश्वर न भक्त होने तो जगत न पदार्थ मृद्धि राखी एज कठन जो जगत न जीव छ परमेश्वर मृत्ति राखी गठन परमेश्वर मृत्यु न रहे नही सत्संग धीरे धीरे सत्याता परमेश्वर नो भक्त पची ब्रह्मानंद स्वामी ए पूछू जे ये भगवान मृत्ति राख्याधन बोला जे, तो अंतर द्रष्टि शो तो जेवा भगवान मिले मूर्ति सामू जो रहे अंतर दृष्टि विना चक्र दोलोक वैकुंठाधिक भगवान द्रष्टि नहीं भगवानी मूर्ति ने अंतर धारी दृष्टि पी वी श्रीजी महाराज परमहंस प्रत्ये बोलिया हे तो बे जना साम प्रश्न उत्तर करो पारी परमहंसे परस्पर प्रश्न उत्तर कर તેને આજ સુધી આ પ્રશ્ન ઉત્તરો થતા ને તે જ્ઞાન વધતું આજ વાત હોય ગઈ નથી આવડે ના આવડે છો તો કઈ કઈક મન માં થોડી દેવું સ્વામી કે છે પણ ઊંડાણ દેહ સમજવામાં આવે નકર નો આવે અંદર ના શત્રુઓ અને બહાર ના શત્રુઓ બે ને હમે લડાઈ લેવાની અવાજ પણ ઓળખે ત્યારે લડાઈ લેવાય ને દુશ્મન ને દુશ્મન તરીકે દેખે તો લડાઈ લેવાય પણ દુશ્મન દુશ્મન તરીકે દેખતો જ ન હોય હા આપડે કોીજાય ખબર શું કઈ હે મને ઓળખે એમને ખીજાય એ આપણે તો હાચું કહેવાના હોટું નહિ કેવાના પાછો ખીજાયેલો હોય હાચું શું હવે ક્રોધને ઓળખતો હોય હ્રોધ ને દુશ્મન માનતો હોય બરાબર હા એને મિત્રાચારી થઈ ગઈ હવે ઈ કેટલી જાય હોય આ એક જ વસ્તુ કલ્પેલું હાચું એમ માની ને બેઠો એ દુશ્મન ને ઓળખતો જ નથી સુધરેલા શબ્દો બોલે અમે નગ્ન સત્ય કેવાના ઓળખવાથી ઓળખ્યા પછી એને અવકાશ નો આપવો અને પોતાના ઘર માં આવવાનો દુશ્મન મનાય એને ઘરમાં નો કરાય વસ્તુ ઉપાડી જાય પાછી બોલો સ્વામીનારાયણ અરે સ્વામિનારાયણ અરે અઢારસોતેર ના મહાવી પડવાના દિવસે શ્રીજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાતર ની મેળી આગળ પ્રાતઃ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત સભા ભરાઈ બેઠી હતી પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું છે જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મ ની પ્રાપ્તિ થાય છે તે કુશાગ્ર બુદ્ધિ હોય તેની કેવાય કે નહી અથવા શાસ્ત્ર પુરાણ ના બહુ જાણતો હોય તેની કેવાય કે નહી પછી એનો ઉત્તર મુનિ કરવા માંડ્યો પણ થયો નહિ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કેટલાક તો વ્યવહાર માં અતિ હોય તો પણ પોતાના કલ્યાણ ને અર્થે કઈ જતન કરે નહી કેટલાક માટે એને કુશાગ્ર બુદ્ધિ વાળા ના જાણવા એને તો જા બુદ્ધિ જાણવા અને જે કલ્યાણ અર્થે જતન કરે છે તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિ છે અને જે જગત કોરે વ્યવહાર થઈને કોવ્યો છે ને તેની બુદ્ધિ અતિ પણ તે જાડી બુદ્ધિ છે તે ઉપર ભગવદ્ ગીતા શ્લોક છે યા નિશા સર્વ ભૂતાનામ તશ્યામ જાગૃતિ સંયમી યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુ એમ અર્થ છે જે ભગવાન નું ભજન તેમાં તો સર્વ જગતના જીવની જીવ ની બુદ્ધિ રાત્રિ ની પેટે અંધકાર વર્તે છે કહેતા ભગવાન ભજન નથી કરતા અને જે ભગવાન ભક્ત છે કહેતા નિરંતર ભગવાન ભજન કરતા તકા વર્તે છે અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય વિશે જીવ માત્ર બુદ્ધિ જાગ્રત વર્તે છે કેતા વિષય ભોગવતા થતા જ વર્તે છે અને જે ભગવાન ના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષય ને વિશે અંધકાર વર્તે છે કહેતા તે વિષય ભોગવતા નથી માટે એવી રીતે જે પોતાના કલ્યાણ અર્થે સાવધાન પણ વર્તે છે તે જ કુશાગ્ર બુદ્ધિ છે અને તે વિના તો સર્વ મૂર્ખ છે એથી વચના એવી રીતે પદાસ વચના મૃતમ લખાઈ ગયું એને આપડે વાંચી એની ઉપર વિચાર કરી પણ આપડી સ્વયં બુદ્ધિ થી આપણે નથી કહેતા નથી કેક ભણેલો એટલે જ રાઘ વાંધતા આવતો હોય ત્યાં તો બાવું કહેવાય તે હતા ભારૂક જોતું જેટલી મહેનત કરવી પડી તો વાંચનાર નહીં ખપ વાળા જાગ્યા પણ નહોતા પુસ્તકો અને ખપ વાળા અમુક જાગ્યા બાકી તો અભણો જ હતા હમણાં બધી સ્વામી નાનંદાજી હતા જ નહીં સહી નહી નારાયણ એમી નહી નારાયણ દાણ એટલું કરતા બાપુ થઈ જવા પણ હજારો જીવો ને બ્રહ્મરૂપ કરી નાના છોકરા અને તેની એવા બધાની વચમાં લખાયું છે હવે તો આપડે વાંચીને આપણા હૃદયમાં તપાસી અને મેળવતા શીખવું જોઈએ गया भले गया भूल तो आ गया हम जावा जिंदगी पानी गोटा दी बेठे क्या फुटी जा કઈ નવરમાં શોક આવી ગયો તમારે દિશા હૃદયમાં રાત્રિ ના અંધકાર જેવું પડ્યું છે કોક ને ક્યાંક જરાક યાદી આવેદી આવતું નથી પણ જેની યાદી આવી ને તેની લેવું જોઈએ શ્લોક તો એ લખાય ગયો નિશા સર પણ એને આ મેળવું જોઈએ ને કથા વાંચીએ કોક ને સમજાવે સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ અરે અમદ અઢારસો છોતેર ના મહાવતી બીજ ને દિવસ રાત્રિ ને સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાતર દરબારમાં પોતાના મુખિંદ ની આગળ તથા મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલા છે પ્રશ્ન પૂછો પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે દસ ઇન્દ્રિયો તો રજો ગુણ ની છે અને ચાર અંત્રી મા ભગવાન તો માયા પર છે તેનો માઈક અંતઃ કરવી જે ચક્ષુ ઇન્દ્રિયો તેને કરી ભગવાન કેમ જોયા માં આવે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે માહિત વસ્તુ એ કરીને માહિત પદાર્થ હોય તે જણાય માટે માહિત કર્યા એ રીતે તમારો પ્રશ્ન છે પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિ એ કહ્યું પ્રશ્ન છે તમે એનો તો એમ પચાસ કોટી છે માઇક થી અમાઈક લઈ જશે ઉપર એટલે ભગવાન ના પછી નીચે નીચે માઇક થી ભાઈ ઇન્દ્રિય અંતર માઇક તો ભગવાન એ દ્રષ્ટિએ માઈક થઈ ને એ પ્રશ્ન છે તમારો પ્રશ્ન સાચો છે અમે એમ માની છે આપડે કેમ થાય આપડા ઇન્દ્રિય અમદાવાદ અહી આ બધું કરીએ મુસા શું બનવું માઇક માં છે અંધારું છે રાજવાનું છે અંધારું કહેતા બાકી તો અંધારું છે તમારે થતું છે પૂજા કરતા હોય દર્શન કરતા હોય માનસી કરતા હોય તો આ વિચારો આવે ખરા ત્યાં સુધી કામ કેમ થાય જ્યાં લગી આ માય ભાવ માં છે ત્યાં લગી અમાયુક ને ઓળખેલા થી અમાયુક ભાવ લાવવું હોય તો માહિત ભાવ ઓછો કરવો તો અમારી આવે પણ મા બેઠા છે એમાં અમારી ભાવ આવે ખબર નક્કી પીધું કઈ માહિત ભાવ બેઠા છે એટલે કલ્પનાઓ બધી હાનિ વસ્તુમાં માહિત ની થાય એટલે તો ઉલટો અમુક નો દ્રઢ માહિક ભાવની દ્રઢતા થાય પણ જાય હટ ના એમાં ભાવ કલ્પાનો અમાયિક છે એમાં માહિતભાવી છે એટલે ઉલટી બુદ્ધિ મલિન થઈ શું ઉલટી મલિન આવે એ માનસી પૂજા કરવા બેસો ને ઉલટુ માહિત ભાવ વધે છે કલ્પના માહિત ભાવ ને એટલે અમાયિક ભાવ આવે છે બોલી દોલે તો બોલી તમે જે ક્લાસ માં ભણાવતા હોસ્તક ભણવાનું આ રસ્તામાં ચાલ્યા જાઓ અને હેઠળ ભર્યું હોય ઓળખી જાવવાનું ક્લાસ તમને સંકલ્પ તો થાય ક્લાસ ના છોકરા ગયું એટલે ક્લાસમાં બોલવાનો ભાવ થાય પણ બીજા શિક્ષકો જ્યાં ભણાવતા હોય બીજા ક્લાસો નું એમાં તમે કહેવા ન જાવ તમને જ્ઞાન છે આપણા ક્લાસ વાળા છોકરાનું આ કોક નું પુસ્તક છે માટે એ જ છોકરાને તમે કોઈ આ ભગવાન ભજવા નીકળ્યા એ આપણો એક ક્લાસ છે પોતાને માપી લેવો જોઈએ કે હું પેલી ચોપડી માં છું બીજીમાં છું ત્રીજી માં છું ચોથી માં છું આપડે માપતા હું પટેલિયા બેઠા હોય કથા વાર્તા કરીએ પટલિયા ને ઘેરે મહેમાન પટેલિયા આવ્યા આવ્યા શા માટે એના છોકરા પટેલ તમારો દીકરો શું ભણે આ ગાતો ગામડામાં ગગો છે પૂછે શું ભણ્યો બોલો કરી ના બોલો નિ અને બધું માપ આવી ગયું ને છોકરો કેવો હોશિયાર છે આપડે આ ભગવાન ના માર્ગ માં ક્યાં ધોરણ માંગી એમ જઈએ બી પડ્યો પોતાની મેળેજ નક્કી કરી લઈ આપડે ભણું જ ગયા ઈ ક્યાંથી હાલ જેટલા માલિકાથી અંધારું બોલે જાય આવે અમારે વિચાર કરવા જવું છે કેટલા વર્ષે अपने याद आटा भाई एट्ले थोड़ा जरा प्रमादी छाखड़ो करता दाखड़ो करव મે વાત કરી મેદ ઉડાડવો મહેનત કરવી પડે એમ બીજી મહેનત તો મનની અરે મહેનત છે મનજીભાઈ ને હરખા પલોટવા જોઈએ બેઠા એ બોલાવું એવું પણ આપડે આ માર્ગ ચાલુ હોય તો થોડુંક યાદી તો કરવી પડે ને છેદ ઉડાડવાની વાત છે દેહ ભાવ ઓછો થાય આત્મભાવ કેળવાય અને પછી જેનું ધ્યાન કરો છો એમાં માય ભાવ ઓછો કરીને અમાયિક ભાવ કલપવાનો અને પોતાના માં આ ભાવ બદલે દેહ ભાવ ઓછો હોય અને આત્મભાવ વધે સામા અમાયુક ભાવ લાવવો જોઈએ ભગવાન માં અને પોતાના માં ભાવ છે બે બાજુ થી છેદ ઉડાડવો આ છેદ કહેવાય બાજુ બરાબર બે બાજુ થી હોય બે એક બાજુ નો હાલ એક બાજુ કહી દે ભાવ વધારતા વધારે એટલે બોલે એમને એને કઈ વિક્ષેપ આવે તમ ભાવમાં વહી જવું પડે તો વિક્ષેપ નો નડે અને દેહ ભાવ જો હોય તો વિક્ષેપ નડે તો વિક્ષેપ નડે એટલે દેહ ભાવ અને આત્મભાવ બે વચ્ચે અંતર ભગવાન ની મૂર્તિ હોય છબી હોય મૂર્તિ માં નથી છેદ તો ભાસ્ત્રો જ આવે ને છેદ ઉડાડે છેદ ઉડાડ બોલો તમને તો ખબર હોય ને ગણિત ની તો ખબર હોય પણ આની ગણિત છે ને ગણિત આ જુદું છે ને થોડું ગણિત જુદું તો હોય થોડું છેદ ઉડા છે જગત માં બધું લાંબુ લાંબુ છે એને ટૂંકું કરવું હોય તો છેદ ઉડાડતા શું જોઈએ સારું લ્યો એ ભાવ કરી આટલો ભાવ કેળવે અને પેહલામાં બાહિક ભાવ ઓછો કરી અમાયક ભાવ લાવે અને એ મન ના અસ્થિર વૃત્તિમાં અગ્નિ પેદા કરી જઈએ ને તેમાં લાકડું કસાય ત્યાર પછી થાય અમે કસાવવું જોઈએ નઈ ત્યારે માલિકાથી પ્રકાશ થાય પ્રકાશ નો ફેરવી ના મા 50 उत्तर कर स्वरूप करोखी पही जय पृथ्वी दृष्टि कर सर्व पदार्थ रूपे पृथ्वी थी पृथ्वी विना भी बीजु कई पदार्थ नहीं અને તે પૃથ્વી જળના એક અંશ માંથી થઈ છે અને જળ તો પૃથ્વી ને હેઠે પણ છે માટે જળની દ્રષ્ટિએ કરી ને જોઈએ તો પૃથ્વી નથી એકલું જળ છે અને એ જળ પણ તેજ એક અંશ માંથી છે માટે તેજ દ્રષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી એકલું તેજ જ છે ते तेज ना एक अंश मैं वायु तो तेज न आकाश न एक अंश मैं आकाशीए कर वायु आधिक चार भूत ने कार्य पिंद ने ब्रह्मांड भाषेज नहीं एक आकाश सर्वत्र भाषे हिंद ब्रह्मांड देवे आकाशायु દેખાય ને પ્રગટ કેવી રીતે થાય તો કઈ બોલી જાય દેખાનું પડે કેમ થાય પૃથ્વીના દળ માંથી થાય છે ને તે જ મત એમ છે ને હવે એમાં પાણી રહ્યું છે બાર થી પાણી ફરી આવવું પડે છે અગ્નિ લાવે બાર થી પાણી લેવું પડે ને હાલ પાણી એમાંથી જન્મ છતાં ઈ અગ્નિ ને બુજાવવો જોઈએ ત્યારે પાણી બહાર થી પડે આ બધું ગળે કેમ ઉતરે માર્ગ નું ગળે ઉતરે એક એક અંશ માંથી બધા છે બરાબર જે પણ મનાય નહી મનાય નઈ ગળિત માં આ સાયન્સ વિજ્ઞાન ની દ્રષ્ટિ ગણો હોય બીજા કઈ આ કઈ જરૂર નો માર્ગ નું એવું છે એ માયિક અને અમાયિક ભાવ એ પેલો જીવમાં માં ઉતરવો જોઈએ પછી અમાયિક ભાવ છોડતા શીખે અમાયિક ભાવ લાવતા શીખે કઈ મેળવ ખાઈ બીજું એમાં કઈ બીજું લાવવા કઈ દોડા બાંધવા ન પડે હમેશા મનન દ્વારા બ્રહ્મ નો સંઘ થાય એ સાધુ ન થયા હોત અને બહાર લેતું બધું કર્યા પછી આટલો ઉપલો જો ગયો એમાંથી બદલી ગયા એવો ને ઉજો જોગ મને કરવા એટલે મને બદલવા પણ આ રોટલી વણવી રોટલો કરવો ખીચડી કરવી લાડવા બનાવવા જો ઈ તો બધા આવડી ગયા ને હે અમુક અમુક તો નહી આવડતા હોય આ પણ એ તો બીજું આવડતું હોય પણ કાંક્ષી થી ગયા હ હવે ઈ શીખી ગયા પછી આ શીખવાનું રહ્યો નહી એમ જ થાય પછી ન થાય એવું થાય ખરું જો નો થાય એવું હોય તો આ નખે થાય જયારે બનતું હોય એટલે જ આગ્રહ ઉપદેશ કે શક્ય નો ઉપદેશ આ મનુષ્ય માં બધી શક્તિ પડી છે જેને જગાડવી હોય દરેક માં જેને મૂર્ખ કહી ને શક્તિઓ પડી છે માનવી માત્રાણીય જઈએ ને સુકાન સ્વામી પણ વાતાવરણ કઈ સાધુ હાવી અને બીજી ભાવના જ નઈ એમાં સુખ સ્વામી આવી ગયા તમે જેમ મા ડાયા ડાયા ન હોય સાધુ માં હો મહારાજ સુખ મુનિ ના વખાણ સાદુ નો હારું લાગ્યો એના મોઢામાં સરસ્વતી મૂત્રી હોય આ ગામડા લાયું શું બોલે બોલે બોલે તમારે એમાં કોક ના વખાણ થાય એટલે તરત નો લાગે હા સાત્વિક અહંકાર અને ભૂત ઇન્દ્રિયો અંતઃ કર્ણ ને દેવતા એ સર્વે મહત્વના એક અંશ માંથી ઉત્પન્ન થયા છે માટે મહત્વની દ્રષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકાર અહંકાર प्रकृतिज प्रकृति प्रलय काल पुरुष एक अंश लीन थी जाए सृष्टि समय एक, एक अंश मन थे માટે પુરુષ ની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી એક પુરુષ જ છે અને એવા અનંત માટે એ મહામાયા ની દ્રષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી એકલી મહામાયા જ છે અને મહામાયા પણ મહાપુરુષ ના ઉત્પન્ન થાય છે महापुरुषि जुए तो महामया महापुरुष महापुरुषोत्तम भगवान नू जे अक्षर तेना एक देश मेटे अक्षर दृष्टि कर महापुरुषाधिक सर्वे एक अक्षरज है अक्षर थकी अक्षर पर अक्षरातीत एवं पुरुषोत्तम भगवान उत्पत्ति स्थिति प्रलयता पुरुषोत्तम भगवान करम भगवान विना बीजु कहीं भाषे नहीं भगवान करीव न कल्याण ने अर्थे पृथ्वी પૃથ્વી સર્વ મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે ત્યારે જે સમાગમ કરીને પુરુષોત્તમ ભગવાન નો ત્યારે એના ઇન્દ્રિય છે હીરે કરીને જ હીરો વેધાય છે સ્વામી નારાયણ સ્વામી નારાયણ કરી એટલે તમે તો મેંદાઇ બોલ્યો ને હા મેંદુ છે એટલે એનો છપાયું હશે જેમ હીરે કરીને હીરો વેધાય છે પણ બીજા વતે નથી વેધાતો તેમ ભગવાન મારો કચ્છ લીટો કરો ને એ નથી ને હા સોનું રડવા માંડે તો રડે તો ન રડવું કે મારા દુખ નો કોઈ વિચાર કરે ફોન કે ફોનુ હા અગ્નિમાં નાખે તેજાબ માં નાખે અથોડા પડે દશા તો જવો કરે ને આ બાર વલું છે ચૌદ વલું છે કે કેટલું છે તપાસ કરે છે તેજાબમાં જવાય છે આ બધું થાય મારો વિશ્વાસ નહી થઈ નેવટ ભાઈ મારુ માપ કેની અરે કાઢે ચણોથી ચણોથી મને ચણો ક્યારે હું હાથ હતો કેટલી આટલું બધું સહન કરું તો વાણોઠી આવે પશ્ચાપન તાડ નૈ બહુ જણોથી જવાબ એમ આપડે આ ભગવાન ભગવાનમય જયારે થવું હોય તો થોડા ખાવા પડે ને શોધાવવું પડે સપ કરવું પડે યાગ રાખવું પડે બે ભાવ છોડવો પડે એ બધું કરવું પડે તો છેવડ ચણોથી ત્રીજો કહે પાછો એ મને કેવો છે આ ભક્ત કાઢવું પડે એમાં નિમની બનવું તો ઠીક પણ એ કોઈનું અપમાન કરે ઈ અપમાન ન માને અને એમાં જોખાય જાય તો અહીં આની કિંમત થાય મારા મહારાજ બોલો નિશ્ચય આ મહિમા દીદી ભગવાન નો જાણ્યો પછી એ આ એમ જયારે ભગવાન મને માને ત્યાં આના ઇન્દ્રિયો અંત માહિત મટી નો થાય ભગવાન નો એ પણ સમજાયું હોય ત્યાર પછી બદલી જાય અભ્યાસ કેમ કરવો બધા જેવો થાય તો તમે ભણાવો છો સાચું કરું બીજા ભણાવે એને જો વિદ્વાન થવું છે તો જરૂર તમારા એને બુદ્ધ બુદ્ધિ રાખવી જ મળેવાનુ નથી આ નિશાળો છે એમાં શિક્ષકો નો મહિમા વહી હોય તો હવે રાકા ની પેટે જેમ રોટલા ખાય ખરેખર આ શિક્ષણ ની આરે લાગુ છે શિક્ષણ ની સાથે લાગુ થઇ જાય ગુરુ શિષ્ય એટલે શું ભગવાન માં કોઈ ન હોય આ પ્રયોગ છે જે આ ગુરુ શિષ્ય ના સંબંધ છે ઈ ભગવાન માં જોડાવાના માટે પ્રયોગશાળા છે ગુરુ જો મનુષ્ય બુદ્ધિ કલ્પી એટલે કોઈ ભગવાનતા જાય મનુષ્ય બુદ્ધિ એટલે પશુ બુદ્ધિ આવે છે શ્લોક માં જાય પશુ બુદ્ધિમ જહી પશુ બુદ્ધિ કાઢી નાખવી જોઈએ મનુષ્ય બુદ્ધિ આવે મનુષ્ય માં પછી મનુષ્ય માં પછી અગ્ર મનુષ્ય કોણ કેવાય આગળ બઉ બુદ્ધિશાળી હોય વિદ્વાન હોય એ બુદ્ધિ લાવવી દેવ બુદ્ધિ આવે ત્યાર પછી ભક્ત બુદ્ધિ આવે પછી ગુરુ ને ભગવાન ને સમતુલા બુદ્ધિ આવે પછી કેને પેલું બગેલા દો તો કે ગુરુ દેવ પછી જો આગળ ભગવાન માં જોડાવું છે તો ઈ જોડાણ આમાંથી નક્કી કરવું જોઈએ અને પછી ભગવાન માં આવી જાય છે ગુરુમાં મનુષ્ય બુદ્ધિ ટાળી રહી છે એ કેમ ખબર પડે આપડે જાણીએ માપ તો એટલે મનુષ્ય બુદ્ધિ નથી સંકલ્પ જ ન થવા જાય શું થઇ જાય થઇ જાય ઘરે કાચા છે માને જ બે ભાઈ ગુરુને સમજી ને કરવા જોઈએ છોકરાઓ હડતાલો પાડી અને શિક્ષક ને ભજવે છે કે નથી ભજવતા હવે કેવી રીતે એનામાં વિદ્યા આવે કે દુનિયામાં સુખી થાય તો પગાર ખાય વાત સાચી છે માલિક ભાવ ઉડાડવાનું આ દ્રષ્ટાંત છે આ રૂપ આ રૂપ આ રૂપ આની દ્રષ્ટિએ જોવે એટલે આ બધું ઉડી જાય આ દ્રષ્ટિએ જોવે એટલે આ બધું ઉડી જાય અને પછી ભગવત સ્વરૂપ માં જયારે ગયો એટલા બધું ઉડી જાય આપડે આરો સાધુ કોણ કેવાય સાધુ કેવાય તમે કેવો ને કોઈ ને કઈ બુદ્ધિ બદલી નઈ એટલે પણ બદલી નથી માનસિ પૂજામાં દિવ્ય ભાવ લાવતા શીખે તો દિવ્ય ભાવ આવે પણ માનસિક પૂજા દિવ્ય ભાવ ન આવે છપ્પન ભાવ કરી એટલે ભોગ ભોગ બુદ્ધિ છે પણ મારું અને ભગવાન નું દર્શન પણ ભગવાન વડે જ થાય છે ભગવાન નું દર્શન ભગવાન જોવા હોય તો ભગવાન મેળવવા પડે શું મેળવાતા નથી બુ બલકાવવી જોઈએ બુદ્ધિ બલકાવ ગુરુ માં બુદ્ધિ લાવે ભગવાન બઉ બુજાવે શું કામ આવા ભાવ થી જોકે એને એ ભાવ ની ખબર નથી એ તો એમાંથી મેળવવા માટે આ બધું કરે છે વાત વાત એવી જ હોવી જોઈએ બુદ્ધિ એ પણ એવી જ હોવી જોઈએ અને પણ માહિક ઇન્દ્રિય અંતરણ તેને કરીને નથી થતો અને એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે બધા એથી વધના મતન એવી રીતે એકાવન મોજન